જય સ્વામિનારાયણ સુખત ક્રિય રાો પશ્ચાદરિરેગ અદ્યાણ તદપિ ન પાપો ગોવિંદ સુખત ક્રિય રામા ભોગ પશાદ હરિરે રોગ यद्यपि मरणम शरणम तद्यपि न मुंचती पापाचरणम आ श्लोक नो सीधो साधो अर्थ जोयो छे शंकराचार्य जी कहे छे के होशे थी राजी राजी थी स्त्रियादिक नु सुख भोगवे छे परतु अंते रोग दुख से घेराई जाए अंत मरण ने शरण थी जाए छपरूपी आचरण लोग छोड़ता नहीं गोविंद नभुन भजन करता नहीं तो आ श्लोकना संदर्भ में आप ग्रवचन में जय के परस्त्री साथ संबंधों दुराचार हो दुराचार आचरवा सारा लगे पी पीड़ा दुःख रोग व्यथा कलंक ये बड़ी बाबत है ये अपने गया प्रवचन में साबड़ी हे परत ज पति पत्नी दंपत्ति है संदर्भ में कई शंकराचार्य जी ने आ श्लोक द्वारा कहूं है ये आपने साभड़वा ये पहला एक बात हमेशा ने मट मन में बदाए पकड़ी राखी जो परणु ये कोई पाप नहीं ग्रहस्थाश्रमी थव कोई निंदनीय कर्म नहीं कारण के ग्रहस्थाश्रमीओं ने त्याज भगवान अवतारोटा पुरुषों जन्म थे एना थी संसार एना शास्त्रों में ऋषि मुनिओ कि आज साधु सतो ग्रहस्थाश्रमंदा करता परंतु समझवादी बात ये गृहस्थ थी धीमें धीमे ऊर्ध्व गति करने ग्रहस्थाश्रम छग्य प्राप्त करने समझवा कि धीमे धीमे स्त्री पुरुष पति पत्नी अरस परस बधा विकारों नो त्याग करगवदमय भक्तिमय निस्पृही जीवन जीवे आत्मकल्याण साधी ले गृहस्थाश्रम मूल हेतु है जो ये हेतु विसराई जाए केवल ग्रह ग्रहस्थाश्रम भोग विलास नुज साधन पगथियो बनी रहत हो गृहस्थाश्रम है ये निंदनीय है आज समय में तो विचारधाराओ बहु बदलती जाए प्रचार ने प्रसार वातावरणज एवं है कि गेटली उमर थे तो स्त्री पुरुषों संसार भोग में संलग्न रहे एवं उपचारों एवं उपदेशों एवं बदी वैज्ञानिक शोधो ये तरफ नो माहौल जाने यनाज आ जीवन हो भी एक फिलॉसॉफी समाज समय प्रवर्त प्रवर्ते छे योग्य नहीं आज ये थी। तो वातावरण एवं जवा ब्रह्मचर्य विकारों पाचा वी स्त्री पुरुषों अंतर्मुखी थाय बातों હાસ્યાસ્પદ ગણાય છે ટીકા થાય છે કૌભાંડો નિત્યાનંદ સંન્યાસી ના વગેરે આવ્યા ત્યાર પછી ઘણા બધા એવા લેખકો ચિંતકો બધા લખવા માંડ્યા અખબારોમાં ગુજરાત હમણાં ગઈ રવિવાર ની પૂર્તિ માં જય વસાવડાવી એવું લખ્યું કે બ્રહ્મચર્ય થી કઈ આત્મજ્ઞાન ને મહાજ્ઞાની થઈ જવાતું હોય તો હિજડા બધા મહાજ્ઞાની થઈ જાય હવે આ સાંભળીને તો જેને અક્કલ નથી એ લોકોને તેમ લાગે કે શું જયભાઈએ શું વાત કરી છે વાતે સાચી સામે હિજડા છે જ મૂર્તિમાન છે એટલે લોકોને લખનારી બુદ્ધું સાંભળનાર એ બુદ્ધ સ્વીકારનારા મહાબુદ્ધ મૂળ થાય છે શું જેનો જે માર્ગ નથી એના ઉપર લખવું એ અનઅધિકારકૃત ચેષ્ટા છે બ્રહ્મચર્ય માર્ગે ગ્રહસ્થ થઈને ચાલ્યા હોય અને પછી લખતા હોય તો એનો એક એક્સપિરિયન્સ છે અનુભવ છે જે માર્ગે કોઈ દી ચાલ્યા નથી પછી એના વિશે ગમે તેટલું શાબ્દિક જ્ઞાન હોય તો એ જ્ઞાન શું થાય છે કે ભારતીય કે હિન્દુ શાસ્ત્રો હિન્દુ ધર્મ વેદ ઉપનિષદ ગીતા ભાગવત રામાયણ વગેરે વચનામૃત વગેરે ગ્રંથો એમાં જે તત્વનું ઊંડાણ અને તત્વની પ્રાપ્તિની ઊંચાઈ જેવી આપણા હિન્દુ ધર્મમાં છેવી એવી વિશ્વમાં કોઈ પાસે નથી આ વસ્તુ ને ભૂલી ને બીજા જે સંસ્કૃતિઓ પરદેશી છે એની સાથે આપણી સંસ્કૃતિને મિલાવે અને એના સંદર્ભમાં વિચારે પછી લખે ક્યાં ઘોડું ને ક્યાં ગધેડું ક્યાં ઘોડું અને ક્યાં ગધેડું બે પછી એક દફણે ચલાવા એ તો બોટી મૂર્ખામી કહેવાય વિદેશની જે કઈ ધર્મચિંતના છે કે શાસ્ત્રો છે એની રીતે બરાબર છે પણ તમે અહીંયા એ બધું લાગુ પાડો તો ના પડે કારણ કે એ સંસ્કૃતિમાં કોઈ એક મહાવીર થયો નથી એક શંકરાચાર્ય નથી થયા અને તમે એની વાતો હવે તમે લઈ આવો કે ફ્રોઈડે આમ કીધું ફ્રોઈડ એટલે આપણા જાજરૂનો મળ કેવાય એની વેલિડ કેટલી એના તમે વિચારો અહીંયા નાખો તમે હિન્દુ અને ભારતીય થઈને જયારે તમે આવું આવું વાટો ત્યારે થોડી વેદના થોડીની જાજી થાય ન જે વિષય તમને અનુભૂત નથી તો લખવું જ ન જોઈએ આપણા ઋષિ મુનિયો કોઈ સાધુ સંતો કોને એમ કીધું કે બ્રહ્મચર્ય પાળેલ મહાજ્ઞાની થઈ જાય એવું કોને કીધું તું કહે છે જયું તું કે છો કે આ બ્રહ્મચર્ય પાળેલ મહાજ્ઞાની થઈ જાય અમારા કોઈ ઋષિ મુનિઓ સાધુ સંતો એવું કીધું જ નથી मूल थे शू ब्रह्मचर्य शू खबर नहीं होती बीजो ब्रह्मचर्य हेतु शु छे, तो मुद्दल खबर नहीं होती हूं तमने कहुरी थाली होटली दा शाक भात मिली जाए रोटली दा भात शाक होने जो था मूकी रोटली दाड़ भात शाक निरात जमी सकते એમ મુર્ખના સરદાર બ્રહ્મચર્ય છે એ પાત્રતા છે થાળી છે એ હોય બ્રહ્મચર્ય સિદ્ધ હોય તો ધર્મ સિદ્ધ થાય જ્ઞાન સિદ્ધ થાય આત્મ સિદ્ધ થાય ભક્તિ સિદ્ધ થાય સહયોગી સાધન છે જો તમે બ્રહ્મચર્ય ન પાડો તો જ્ઞાન પણ સિદ્ધ ના થાય ભજન કરો તે સિદ્ધ ન થાય ભક્તિ સિદ્ધ ના થાય એ ઋષિ મુનિઓનું સંતોન કેવું છે કે દિવસે એમ કીધું તો બધા બળદિયા નો બધા વૈકુંઠમાં આવી જાય આપણા શાસ્ત્રોમાં કીધું છે બકરાઓ વાંદરાઓ છે એ બધા ફળફૂલ ખાય છે બકરાઓ દાઢા રાખે છે વળવા છે શીર્ષાસન રહીએ છે માછલા ઓખંડ જળ સ્નાન જ કરે છે તો શું બધા વૈકુંઠમાં જાય છે આપડા શાસ્ત્રોએ કીધું નથી જાતા આ એક પાત્રતા છે જો તમારી પાસે પ્યાલો હશે તો તમે શેરીનો રસ ભરીને પી શકશો પણ પ્યાલો ફૂટલો હશે તો ગમે કિંમતી રસ ઢોળાઈ જશે રોજ તમે હજાર માળા કરતા હો પણ હવે તમે પાછા છીનાડું કરતા હોય તો તમને ભજન નહીં સિદ્ધ થાય આ ઋષિઓનું કેવું છે તમારે જેટલું મરવું એટલું મરો કયા ઋષિ એવું કીધું રાજા મારો પાંચ પાંચ હજાર રાણીઓ રાખતા કોઈને કીધું કે તમે આટલું બધું હું કાંઘરો છો એટલે વાત નથી સમજતા ગુણન શાહે વળી એમ લખ્યું પરણેલા સાધુઓ અત્યારે જરૂર છે જેમ આવે એમ જ લખી નાખો આ બધા અંતર્ગત રીતે બધાએ ઓશો રજનીશ ની કંઠી બાંધેલી હોય છે હવે ઓશો રજનીશે કેદી બ્રહ્મચર્ય પાડ્યું તે તમે એની ઓથેન્ટિસિટી લેવા જાઓ છો પરણેલા સાધુઓની જરૂર છે વિચાર એટલો નથી આવતો કે તમે અત્યારે લખો છો એના થોડા વખત પેલા જ બાપુ અને એના દીકરા નારણ કેટલી સ્ત્રીઓના સ્કેન્ડલ કૌભાંડ એનું બધું છાપાઓ માન બધે ચર્ચાઓ થઈ એ બે બાપ દીકરો પરણેલા છે તો હું સોલ્યુશન થઈ ગયું તમે જો પરણેલા હોય તો આવું કઈ ના થાય તો આ બે પરણેલા છે અને એવા તો કેટલાય છે જે છાપે નથી ચડ્યા પરણેલે છે પરણેલા છે અને છતાંય સાધુ પુરુષ તરીકે પૂજાય છે હજારો લાખો લોકો એનો ઉપદેશ સાંભળે છે અને છતાં એટલી બધા વ્યભિચાર છે કે જે લોકોને ખબર નથી તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એનાથી એટલે ભાઈ તમે પરણેલા સાધુ હોય કે વગર પરણેલા સાધુ હોય એનાથી કોઈ પ્રશ્ન સોલ્વ થતો નથી પ્રશ્ન સોલ્વ કેવળ થાય છે વ્યક્તિગત જાગૃતિ અને સામાજિક જાગૃતિ તો જ પ્રશ્ન સોલ્વ થાય નતર કોઈ પ્રશ્ન સોલ્વ ના થાય વ્યક્તિગત વિવેક અને સામાજિક વિવેક સામાજિક જાગૃતિ વ્યક્તિગત જાગૃતિ બંને હોય તો જાગૃતિ પણ થોડો સામાજિક વિવેક અને જાગૃતિની તમને વાત કરું તમે મોટે ભાગે સન્યાસીઓ જે કોઈ પ્રસિદ્ધ છે જાહેર છે જે કોઈ પ્રવચનો કરવા માટે દેશ પ્રદેશમાં બધે ફરે છે તમે નજર કરજો લગભગ બધા મોટા ભાગના એવા સંન્યાસીઓ એ ગાડીમાં બેસે તો એનો ડોર ખોલવા વાળી સ્ત્રીઓ હોય બેસાડવા વાળા સ્ત્રીઓ હોય સભામાં બધું વ્યવસ્થા કરવા વાળા માટે યુવાન સ્ત્રીઓ હોય એની પથારી કરવા વાળી સ્ત્રીઓ રસોઈ કરવા વાળી સ્ત્રીઓ જમાડનારી સ્ત્રીઓ પગ દાબવા વાળી સ્ત્રીઓ પછી આ સમાજ જો એની સ્વીકાર કરતો હોય તો સમાજ મૂર્ખ છે અહિયાં સમાજને વિવેક હોવો જોઈએ અહીંયા સમાજ જાગૃતિ હોવી જોઈએ આનો વિરોધ થવો જોઈએ તમે નારીનો ત્યાગ કર્યો છે તો તમારા નારી પગ દાબે તમારી નારી આવી રીતે પથારી કરે તમારી નારી નારી તમારો હાથ જાલીને પછી તમને સભામાં લાવે એ તો તમે સંન્યાસી શાના તમે શું છોડ્યું દૂર તમે કરવાની વાત કરો તો તરત એમ કહે કે સ્ત્રીઓ કેમ સંન્યાસીઓ નજીક ના જઈ શકે શું સ્ત્રીઓ સન્યાસી સેવા ના કરી શકે તો પછી એ સ્વીકારી લેવું જોઈએ સન્યાસીઓ શોષણ શું કામ ના કરે તો એ સ્વીકારી લો ને તો પછી બે વસ્તુ શું કામ આમ દાખલી વગાડો છો એટલે એની મર્યાદાનો સમાજે જાગૃતિ પૂર્વક સમજવું જોઈએ કે આ વસ્તુ અહીંયા ન હોવી જોઈએ એ જાગૃતિ હોય એ મર્યાદા હોય એ વિવેક હોય તો ઘણું બધું ઓછું થઈ જાય પણ સમાજ જ બગાડે અને સમાજને હાથે કરીને માથું ફોડવું છે અને પછી બેઠા બેઠા લીટા તાણે રાખે અખબારોમાં એનો કોઈ અર્થ નથી ને સમાજ જાગૃત એ રીતનો હોવો જોઈએ કે કઈ રીતે પ્રશ્ન સોલ્વ થાય શું સંતોની મર્યાદા હોય શું વિવેક હોય એ બધું સમજવું જોઈએ એનાથી જ પ્રશ્ન સોલ્વ થાય બાકી એક વસ્તુ નક્કી થઈ ગઈ બે દ્રષ્ટાનો તમારી સામે મૂક્યા આમાં પરિણા પર એનાથી કાંઈ મેળ પડતો નથી એટલે ગ્રહસ્થ થઈને વિવેક પૂર્વક જાગૃતિ ધર્મનું પાલન કરવું आखिर भगवदमय जीवन जीव जवु यू शंकराचार्य जी कहू आ पापाचार छूटू गोविंद नजन करम में पति पत्नीए कि रीते भगवत भजन आने, आने भक्ति में जोड़ू मनुष्य जीवन सफल करवत समझ हू थोड़ा बहुजा शब्दों में जाजू समझ ले तंदुरस्त शरीर राखु हो तो ते बजारू खाओ ज्या त्याजू जेवु तेव रेकड़ी बजार भोजन ते करो તો તમારી તબિયત સારી રીતે ભોજન હોય સાદું રોટલી દાળ ભાત શાક થી માંડીને પીઝા કે પછી આઈસક્રીમ કે જે કઈ દરેક વસ્તુઓ ફરસાણ ઢોકળા ખમણ હાંડવી પછી સાવરિયાના ગોલા જે તે બધી વસ્તુઓ કારણ કે એની અંદર પદાર્થમાં કેટલું પોષણ મૂલ્ય જળવાય છે એ ધ્યાન રાખવામાં નથી આવતું ગમે તેટલો બફાય શેકાય તળાય એનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવતું લોકોને કેમ ચટપૂટું લાગે અને કેમ આમ વધારે ભાવે એનું જ ખ્યાલ રાખવામાં આવે છે એટલે એવા રસાયણો ઉમેરવામાં આવે કૃત્રિમ કે જેથી લોકોને વધારે આમ ચટપુટું લાગે ને વધારે આમ મજા આવે ને સુગંધીદાર લાગે બીજું કે દિવસો સુધી એ ખોરાક તૈયાર કરીને રાખી મૂક્યો હોય તમે આજે આઈસ્ક્રીમ ખાતા હો મોટી કંપનીઓ તો એ મોટે ભાગે બે ત્રણ મહિના પહેલાનો બનેલો ફ્રોઝન થયેલો હોય કારણ કે તાત્કાલિક સિઝનમાં કંઈ આઈસ્ક્રીમમાં પહોંચી વળે એવી કોઈ કંપની હોતી નથી તો હવે દિવસો સુધી એ બગડે નહીં એ બધી વસ્તુને સારી રાખવા માટે એવા જ રસાયણો નાખવા પડે કે જેથી કરીને એમાં કોઈ બેક્ટેરિયા પેદા ન થાય હવે બેક્ટેરિયાઓ બે પ્રકારના છે કે જે શરીરને માટે સારા હોય છે તો એ પણ નથી થતા ત્યારે એ ઔષધ જે અંદર રસાયણો નાખ્યા છે એ શરીરમાં સારા બેક્ટેરિયા પણ મારી નાખે એટલે તબિયત હંમેશા બગડે બજારની સારી રાખવી હોય તો પેલું સૂત્ર શું ઘરનું ભોજન ઘરનું ભોજન ખાવું ઘરનું ભોજન બસ એ જ વસ્તુ આ ગ્રહસ્થાશ્રમમાં છે બજારું થવું નહીં અને બજારું સ્ત્રીઓ કે પરસ્ત્રીઓ એની સામે ક્યારેય કોઈ સંબંધો રાખવા ઘર ભલું પોતે પતિ પત્ની એકબીજા ને વફાદાર રહે અમેરિકામાં ફોર્ડ કંપની એના સ્થાપક મિસ્ટર ફોર્ડ એની ફોર્ડ ગાડી અમેરિકાની બહુ વખણાઈ ને બહુ સરસ ને બહુ લોકો પ્રશંસનીય થઈ મિસ્ટર ફોર્ડ ને પત્રકારે પૂછ્યું કે તમે ધંધામાં બહુ સફળ થયા તમે મોટરકાર ફોર્ડ નામની તમારા નામે બનાવી પણ આખા અમેરિકામાં દેશ પ્રદેશમાં બહુ જ વેચાઈ લોકોએ બહુ જ વખાણ્યું એટલે ધંધામાં સફળ અને તમારું દાંપત્ય પણ સફળ આટલું લાંબુ દાંપત્ય અમેરિકામાં ચાલે અને પાછું ટસલ વગરનું આટલું મધુર દાંપત્ય એમાંય તમે સફળ દાંપત્ય જીવનમાં સફળ ધંધામાંય સફળ ત્યાંનું રહસ્ય શું બઉ સરસ કીધું એક જ મોડલ ને વળગી રહેવું શું બે નમૂન વાત ને એક જ ગાડી એક જ મોડેલ એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું કે એમાં સુધારા વધારા કરીને એટલી સરસ બનાવી કે લોકોને આરામદાયક રે અને ઝડપ ને એવરેજ ને બધું તો વખણાય ગયું એમ દાંપત્ય જીવનમાં એક જ મોડલ ને વળગી રહેવું એટલે જો આજે જમાનો છે ચોખ્ખું ન કહેવાનું હોય છતાં કહી દઉં કે આજે એવો ક્રેજ છે કે પરિણામ હોય તો એકાદ બોય ફ્રેન્ડ કે એકાદ ગર્લફ્રેન્ડ હોવી જોઈએ એ સામાજિક વિચારધારા છે તમે સત્સંગીઓ છે ખબરદાર છો જીવનમાં જો આવું વિચાર્યું છે તો મહાપાપી થશો અને શ્રીજી મહારાજના ગુનેગાર થશો જીવન પવિત્ર રાખજો પરિણાય જ પત્ની બાકી બધી જ દીકરી ગણીને હરિભજન કરજો તો જીવન તમને ઉજ્જવળ થશે ને ભગવાનને કામ સ્પીર વ્હીલ હોવું જોઈએ વાતો કરે છે મારા સત્સંગ સાંભળ્યા પાછી ઘણા મૂર્ઘા સુધરતા નથી કડક પણ આ વસ્તુ છે અમતા નથી ગળા ફાડીને કેતા શ્રમ ને તોડવા માટે સાધુ સંતો વાત નથી કરતા ગ્રહસ્થાશ્રમ ને દિવ્ય બનાવવા માટેની જ વાતો કહેવામાં આવે છે સાધુ સંતો ગ્રહ્રમ ની ટીકા કરે એટલે આ ગ્રહસ્થાશ્રમ પવિત્ર થાય એની આટલી વાતો સાધુ સંતો કરે છે ત્યારે આટલા ગ્રહસ્થ પવિત્ર રહ્યા છે આટલા જુવાન્યા છોકરા પવિત્ર રહ્યા છે એટલે ઘરનું ભોજન ખાવું સમજાયું ને બીજું ઘરનું જ ભોજન તમે રોટલી દાળ ભાત શાક કે ઘરે જ બનાવેલી બધી વસ્તુઓ જમતા હો પણ બીજું ધ્યાન રાખવું પડે પથ્યા પથ્યનું નડતું હોય ન ખવાય તમે ઘરા ઘરે બનાવેલા દહીં છાસ ને આઈસ્ક્રીમ ખાવ પણ તમે શરદીના દર્દી હો દમ થતો હોય અસ્થમાં થતો હોય શ્વાસ ચડી જતો અને ઘરે બનાવેલા દહીં છાશ ને લચ્છી પછી આઈસ્ક્રીમ આવું બધું ખાવ તો તમે માંદા પડો છો ત્યાં તમારે જોવું પડે કે ઘરનું છે સારું છે હેલ્ધી છે પણ તમને નથી અનુકૂળ એમ તમે ગ્રહસ્થ હો પરિણા છો પતિ પત્ની છો દંપતી છો ધર્મને ન્યાય તમને કોઈ વિરોધ નથી પણ છતાંય પથ્યા પથ્ય એ છે કે એકાદશી હોય પૂનમ હોય પવિત્ર પર્વો હોય પવિત્ર દિવસો હોય રામનવમી હોય જન્માષ્ટમી હોય શિવરાત્રી હોય હરિજયંતિ હોય આવા બધા જે પર્વના દિવસો છે એવા પવિત્ર દિવસો છે એને દિવસે પોતે પતિ પત્ની હોવા છતાં પણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ નહીતર માનસિક આંતરિક આધ્યાત્મિક તબિયત બગડે બગડે સમજાય છે બધી વાતો બહુ ટૂંકમાં કેવાય મરમથી કેવાય રેપર ત્રીજી વસ્તુ આ બાબતમાં ધ્યાન રાખવાની કે ઘરનું બનાવેલું છે નડતું નથી એવું જ જમીએ છીએ હમ તમને રોટલી દાળ ભાશાક નથી નડતા ચાલો ઘરે જ બનાવેલા છે રોટલી દાળ ભાચાક નથી નડતા એ જ જમો છો પણ માપમાં જમાય તમે રોટલી દાળ ભાત શાક કહીએ દાળ ભાતે પણ આફરો થઈ જાય એટલા બધા ખાવ તો પછી એવું થોડુંક છે કે તમે શુગર કે ગળપણ ખાવ તો જ ડાયાબિટીસ થાય છે વધારે પડતું ઓવર ખાવ તો ડાયાબિટીસ થાય જ ગેસ થાય પાચન બગડે આંતરડાઓ બગડે ઘણું બધું થાય એટલે માપમાં ઘરનું હોવા છતાં એમ દાંપત્ય જીવન હોવા છતાં પણ ભોગમાં માપ હોય એ ઉત્તમ ગ્રહસ્થ કહેવાય કારણ કે ભરતૃહરિય ચોખ્ખું લખ્યું છે ભોગે રોગ ભય ભોગ હોય એટલે એની પાછળ રોગ ડગલું માંડી સહજાનંદ ગુરુ થી વાત લીધી છે ભોગે રોગ ભયમ રોગ પાછળ ભોગ ભોગ પાછળ રોગનો ભય ઉભો જ છે રોજ તમે પછી આ ખાટા મરચા આથેલા હોય અથવા તો મરચાના ભજીયા રોજ ખાવ રોજ ખાવ લ્યો શું થાય થોડો વખત ચાલે પણ પછી એસિડિટી થાય પછી રોજ ડાયું એટલે ભોગે રોગ ભયમ અને ભરતુર બીજી જે વાત કરી છે ભોગ ન ભોગતા या तो वत्ता जीरणा एक करोड़ रूपया देता जो आ श्लोक मिलो तो सस्तो मिलो एम कह आटलो कि आवा वचनों कोईना मुखे निकल अद्भुत भर्तृिना मुख मत निकलिया એક શ્લોકમાં ચાર બાબતો જે જણાવી છે અદભૂત તોલો તોડી નાખે કોઈ ઋષિના મુખેથી જલ્દી નથી નીકળાય એવા ભરતૃ રે નીકળ્યા કરોડો રૂપિયાની વાત કરી એટલું બધવામાં શું હશે ભરતૃરી કે છે ભોગાન ભૂકતા લોકો ભોગ ભોગવે એટલે આપણે ભોગ નથી ભોગતા તો ભોગ ન ભૂગતા વય મેસાર નથી થતો આપણે જ પસાર થઈ જઈએ છીએ કેટલી વાત ત્રીજી વાત કઈ તપો ન આપણે તપ શું તપવાના જરડા થઈ જાય આપણે વ્રદ્ધ થઈ જઈએ છીએ પણ વાસના ક્યારેય વ્રદ્ધ થતી નથી અદભુત એક કરોડ રૂપિયા માગે તો ડ્યુટી પર ગણી દઈએ આ શ્લોક ઉપર એટલો કિંમતી શું પણ વાત કરી ભોગાન ભૂકતા વયમ ભૂખતા વયમ એટલે આપણે યાતો વયમ યાતા તપોન તપતમ વયમ તપત તૃષ્ણા નજી વયમેવ જીરણા આપણે ખખડી જઈએ પણ ઓલી ખખડે હું શરાબ પીવું છું હકીકત વિચાર ઉલટી છે શરાબ એને પી જાય છે સિગરેટ પીતો હું સિગરેટ પીવું છું સિગરેટ એને ચૂસી જાય છે સમજાય છે ને વાત કે નહી હવે કોઈ બીડી સિગરેટ ગુટકા તમાકુ એ કે હું એ ખાઉં છું તારું આયુષ્ય ખાઈ જાય છે તારું આરોગ્ય ખાઈ જાય છે તારું સ્વાસ્થ્ય ખાઈ જાય છે તું એમ માને છે હું બીડી ચૂસું છું ના ના બીડીને તું શું ચૂસતો બીડી તને ચૂસી જાય છે શરૂઆતમાં તને લાગે છે એકસઠ મારું છે દોરો આવી જાય છે પણ બીડી તને ચૂસી જાય છે ધીમે ધીમે તું ખડી જાય બીડી ચૂસી ગઈ જુગાર તમે શું રમવાના જુગાર તમને રમાડી જાય છે જુગાર રમ્યા અરે જુગાર તમારી સાથે રાજ રમે છે મહારાજા યુજી રામ રમતા તેને એમ તો હું જુગાર રમું છું જુગાર એની યારે કેવું રમો કયો એની અરે જુગાર કેવો ખેલ ખીરો યુધિષ્ઠિ તો પાંચ મિનિટ રીમાય છે પેલા ને તેર તેર વર્ષ સુધી રમતા કરી દીધા કોણ રમી ગયું ચાલ કોણ રીમું જુગાર રીમો આની સાથે યુધિષ્ઠિર નિયમો તો હું જુગાર રમું છું રમનારા દરેક ને હું રમું છું અરે ઓઈલો એવો રમત રમી જાય છે તમે આજે કરોડપતિ હો એવી ચાલ બાજી જુગાર રમે એ તમે રોડપતિ થઈ જાઓ કઈ ના રે પેરા કપડા વેચવા પડે આ રમી કોણ ગયું જુગાર રમી ગયો આપણને લાગે અમે રમીએ છીએ ભોગાન ભોગતા વય આપણે જ ભોગવાઈ જઈએ છીએ ભોગ નથી ભોગવાતા ભ્રમ થાય છે કે અમે ભોગ ભોગવે છે ભોગ નથી ભોગવાતા દરેક જે ભોગ હોય એના પછી શરીર ની શક્તિઓ એ સ્વાભાવિક છે એ કદાચ સમજાય પણ જાય નથી એ નથી સમજ પણ કદાચ સમજાય શરીરની એટલી શક્તિઓનો હ્રાસ થાય છે ક્ષીણ થાય છે એના કરતા શારીરિક શક્તિઓનું ક્ષીણ થવા કરતા એ ચૈતસિક શક્તિ છે એ બહુ ક્ષીણ થાય છે આત્મા શક્તિ આંતરિક શક્તિ जेना परफेक्ट शब्द चैतसिक शक्ति उत्तम छक्ति रासाय दरक भोगांत शक्ति राउंटेबल दृष्टांति थोड़क समझा परशुराम नाम सा पिताजी नाम जमदगनी ऋष एम पत्नी परशुराम ना नाम रेणुका देवी રેણુકા દેવી મહાપતિવ્રતા મહાપ્રતિવ્રતા પેલા તો મોટા ભાગે એવી સ્ત્રીઓ હતી મહાપતિવ્રતા એમાં રેણુકા તો હતી મહાપતિવ્રતા અને પછી એવી શક્તિ કે સ્નાન કરવા નદી જાય પાણી ભરીને લાવવું આશ્રમે લાવવું હોય કોઈ દિવસ બેડું લઈને ના જાય કોઈ માટીનો ઘડો કે ધાતુ નો ઘડો કે કઈ લઈને જ ના જાય સ્નાન કરે અને પોતાની સાડીમાં જોઈ એટલું પાણીનું ફાટ બાંધી લઈને આવે આ તાકાત પતિવ્રતા મળે તમને વિદેશમાં અને તમે પછી આઈ નું એની યારે હરખાવ પછી કે પરદેશ ની અંદર સ્ત્રીઓ આવી રીતનું છે ફલાણું આવું છે આવી રીતનું ડેવલપમેન્ટ છે ફલાણું છે મૂર્ખા આ વસ્તુ એની યારે મેળ ન હોય ક્યાં ગોળ અને ક્યાં ખોળ આપણે જે યોગ કરીએ છીએ યોગ સાધના આ એમાં સઠ ચક્રો ની વાત આવે છે ને આ ઉપલું છે સાતમું સહસ્ત્રાર ચક્ર છે આ પરબ્રહ્મ નો વાસાય છે આ બ્રહ્મરંધ્ર છે અને બ્રહ્મરંધ્ર જેનું આ કેન્દ્ર છે ને ત્યાં ચોટલી રાખવામાં આવે છે આ કેન્દ્ર અહીંયા અહીં ચોટલી નો રખાય ચોટલી અહીંયા જ રખાય આ બ્રહ્મરંદર નું કેન્દ્ર છે આ સહસ્ત્રાદર કમર છે અહીંયા પરબ્રમ નો સત સાંખડી સત ભગવાન સહસ્ત્ર ભગવાન અહીંયા નિવાસ કરે છે અને નીચે આ કરોડ છે એમાં આખી ચક્રો ની એક પછી એક ગતિ છે નીચે નીચે ચાલ્યા જાય છે અને છેલ્લે નીચેનું જે ચક્ર છે કરોડ રજુના છેલ્લા મણકા નીચે ત્યાં કામ કેન્દ્ર છે જે પ્રજનન કેન્દ્ર છે एट एक नीचे काम केन्द्र है चैतिक शक्ति साधना पछड़ा हम सतत जैसे नीचे न डोर खुलो हो तो ये क्यों चैतसिक शक्ति ऊर्ध्वती नहीं सीधी समझाए अरे एना मार्मिक तम बात कहू आ केलु हो पशु पक्षी करता पशुओं ते जो तो आडा कूतरा गाय है भेसो छोड़ा गधेड़ा बड़ा तो आने रम के काम केन्द्र हैीधी लाइन में समझाए बिज्ञान आम एट्ल पशुओ वर्ष में एकज वामुक थे प्रजनन एने शक्ति पछड़ाती नहीं समतल रहे पी एना पक्षीओ है थोड़ा त्रासा थे એટલે પક્ષીઓમાં કામ વધી ગયું જુઓ તમે એમાં ઋતુકાળ નથી કારણ કે ઉર્જા નીચે જવા માંડી પાણી પક્ષીઓ કરતા અનિયંત્રિત થઈ ગયા અને મનુષ્ય હા અનિયંત્રિત થઈ ગયા એટલે એને સતત સાધના કરે તો જ ચૈતસિક શક્તિ કે સહજ વૃત્તિઓ એનું નિયમન થાય કેટલું મોટું વિજ્ઞાન છે એટલે પાંચ પૃથ્વી જળ તેજ નો આકાશ એ તત્વો ઉપર આ રેણુકા દેવી એનો કાબુ જળને બાંધીને લાવે સંકલ્પક કરીને અગ્નિ ઠારી નાખે વિચાર કરો અગ્નિદેવ ડરે આપણે રાજભાઈ ક્યાં અગ્નિ ચિત્તામાં દેહ છોડી દીધો અગ્નિ લાગતો નતો અગ્નિ ડરે બોલો ગઢપુરમાં રાજભાઈ દેહ મૂક્યો તો ના અગ્નિ જડે પછી ગોપાલ આપી અગ્નિદેવ ને વિનંતી કરી આ નારીઓ ક્યાં મળે પણ હવે તમે જોજો જે વાત કરવી છે રેણુકા દેવી રોજ આવી રીતે આમ પાલો પાણીની ફાટ ભરી લાવે શું હશે વાત તમે જો મહિલાની તાકાત પણ એક વાર નાવા ગયા સ્નાન કરતા એમાં ગંધર્વો સ્નાન કરવા એવા એમાં એક ગંધર્વ આ બાજુ એની નજીક થોડો હશે સ્નાન કરતો હશે હવે ગંધર્વ તો મનુષ્ય કરતા છે કારણ કે જે પ્રદેશ વધારે શીતળ હોય તો ત્યાં રૂપ વધારે હોય તડકા હોય જ્યાં વધારે ને લોકો વધારે છેજા કાળા હોય બરાબર સ્વાભાવિક છે સૂર્ય તાપથી શેકાઈ જાય તો ગંધર્વ લોકમાં મન શીતળ પવન વાતો હશે ને હસી એવું કઈ બધા વધારે બધા જ એરકન્ડિશન રૂમ હોય તો આપણે સુખર છે તો છોડા ગંધર્વ છોડાશે રેણુકા દેવી આટલા પતિવ્રતા છે બીજું કોઈ વિચાર નથી કર્યો પણ એ આમ નાતો તેનું રૂપ જોયું તો એક સેકન્ડ માટે રેણુકા દેવી માળું રૂપ પણ કઈ વિકાર નથી થયો હ માળું રૂપ પણ કઈ છે ને બસ આટલો જ વિચાર થયો વિચાર કરો શાસ્ત્રમાં કેટલું એને એને પેલું પતન ગણ્યું છે પછી જ્યાં પાણીની ફાટ ભરવા ગયા ખર્યું ગયા પતી ગયું રેણુકા દેવી રેડિયા હાય હાય હાય મેં આટલો વિચાર કર્યો એમાં મારું પાતિવ્રત ધર્મ નષ્ટ થઈ ગયું ચૈત શિક શક્તિ પછડાઈ ગઈ જુઓ પેલી રાસ આપણે ગણતા હતા શારીરિક એ કોઈને સમજાય ન સમજાય શરીરમાં થાક અનુભાય ન ભાઈ અલગ હું બહુ મર્યાદાથી વાત કરું પણ ચૈત કેટલું પતન થઈ ગયું પાંચ પૃથ્વી જળ તેજ આકાશ પંચ તત્વ ઉપર જેનો પ્રકૃતિ ઉપર કાબુ હતો એ જળ વયું ગયું એક સેકન્ડ માટે વિચાર કર્યો કે રૂપ છે ને કંઈ પતી હવે ઘરે કેવી રીતે જવું શર્માતા આંખમાં આંસુ સાથે જયારે આવ્યા ત્યારે જમદક ની ઋષિ ત્યાં બેઠા જ એમણે કીધું કેમ દેવી આ શું થયું બોલ્યા નઈ નીચું જોઈ ગયા સમજી ગયા અને ઋષિએ તરત એના દીકરાનો હુકમ કર્યો આનું માથું કાપી નાખો માથું જ કાપી નાખો જીવવાને યોગ્ય નથી અરે એના દીકરા એમ માને કોણ મારી નાખે ભાઈ એટલે પરશુરામ આવ્યા પરશુરામ ને કીધું રામ હા તારી માતાએ પાપ કર્યું છે માથું કાપી નાખ્યું હવે આને પૂછવા જેવું હોય નહીં પિતાજી હવે માથું ઉડાડી નાખ્યું પરશુરામ કોનું નામ માથું ઉડાડ નાખ્યું આજ્ઞા પાળીને પરશુરામ ને દુઃખ તો થાય ને માને કઈ મારી નાખતા કઈ એને થોડો કઈ જીવ પણ જમદક ઋષિ રાજી થયા એ આ કોઈ થી કાર્ય ન થાય બેટા તે મારી આજ્ઞા પાડી હું તારા ઉપર રાજી થઈ ગઈ છું માગ માગ તું માગ તે આપશો હા મારી માન જીવિત કરજો અને ફરીથી પાછું માથું મૂકી અને ઋષિ રેણુકા દેવીને જીવિત કર્યા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું અને પાછા હતા એવા થયા નદી કિનારે સ્નાન કર્યું પાછું જળનું ફાટ ભરી પાછા લાવ્યા જન્મ બદલ દેહ બદલવા જન્મ બદલવા પડે આ ચૈતસિક શક્તિનું પતન થાય પુરાણમાં એક બીજી કથા છે જલંધર નામનો રાક્ષસ ત્રિલોકીના હાહાકાર કરે છે દેવતાઓની ગાંઠતો નથી દેવતાઓ ઉભી પૂછડીએ ભાગે એને ઘેર પતિવ્રતા ના એનું નામ વૃંદાદેવી એ વૃંદાદેવી યુદ્ધમાં જાય એનો પતિ ત્યારે પોતે ગળામાં પહેરેલી માળા એ જાલંધર પોતાના પતિને વૃંદા પહેરાવી દે કે આ માળા કરમાય ને તો જ તમે મરો બાકી ત્રિલોકીમાં તમને કોઈ મારી જ ના શકે લ્યો બોલો આ પતિવ્રતા મોકલી દે રણમાં કાબુ જુ કર તમે મરો બાકી અને કર ધર્મ નું પ્રતિક છે શિવ બ્રહ્માથી દેવતાઓ લડવા આવે ભગાડી મૂકો મળે જાલંતર બોલો આવો ભયંકર હવે આને કેવી રીતે મારવો અને હા હાકાર કરે જ્યાં જાય ત્યાં બધા દેવતાઓ વિચારા ભાગ થાય ભગવાન વિષ્ણુ પછી વિચાર્યું કે આને મારવો જ પડે એટલે યુદ્ધ માં ગયો દેવતા હું હમણાં કરું છું ટ્રેક અને ભગવાન વિષ્ણુ પછી જાલંધર રૂપ ધારણ કર્યું અને વૃંદા પાસે ગયા વૃંદા તો જાલંધર એનો અને ભગવાન વિષ્ણુ નટ રોમનો ફરક પડે એને એટલે વૃંદા આદર કર્યો જળ આપ્યું બેસાડ્યા પગ દબાવ્યા ભગવાન વિષ્ણુએ એના પાતિવ્રત ધર્મનો ભંગ કર્યો ઓળખી ન શકી પણ પતિવ્રતા ધર્મ ભંગ થઈ ગયો છેવટે ભગવાન વિષ્ણુ તૈયાર થઈને ચાલવા ગયા ત્યારે વૃંદા અહીંયા પતિવ્રતા ભંગ થયો અને કંઠમાં માળા સુકાઈ ગઈ અને એ જ ક્ષણે દેવતાએ પ્રહાર કર્યો જાલંધરનું માથું ઉડી ગયું એ કામ પતી ગયું ભગવાન વિષ્ણુ ઉભા થઈ ગયા અને આને ખબર પડી ગઈ બોલો તમે કોણ છો બોલો ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ અરે કપટી તું પતિવ્રતા ના ભગવાન ગગલાવે તમે ઉઠી ના કર્યું મારા ધર્મનું ખંડન કર્યું ભંગ કર્યો પતિવ્રતા ના તમે પથ્થરની મૂર્તિ બની પૂજાવાને યોગ્ય છો જાઓ તમે પથ્થર થઈ જાઓ ભગવાન વિષ્ણુ ગાંજા જાય તું જળ બુદ્ધિ છે કોને મદદ કરવી ને કોને ન કરવી તને ખબર નથી તારો ધણી છે એ મહાઅધર્મી છે તું તારા પાતિવ રીતે એને તું ટેકો આપે સપોર્ટ કરે માટે તું જળ બુદ્ધિ છો જાળવું થઈ જાવ તુલસી થઈ ગઈ ભગવાન શાલીગ્રામ થઈ ગયા એ તુલસી વિવાહનો ઉર્જા આ રીતે નષ્ટ થાય છે ભોગે રોગ ભયમ ભોગા અને ભૂખતા ભયમ આ બાબત હોવાથી ગ્રહસ્થ ધર્મ બન ધારણ કર્યો હોવા છતાં પણ શ્રીજી મહારાજે કહ્યું છે કે એકાંતિકના ધર્મમાંથી પડવું એ જ આપણે મરણ છે માટે એકાંતિક થવું છે એવી વિચારધારા સાથે સતત ગ્રહસ્થ થઈને જીવીએ અને ભગવાનનું ભજન કરી કરીને આપણે ભગવાનને પામીએ એ જ મૂળ લક્ષ્ય શંકરાચાર્યને પણ એમ કેવું છે કે આ માર્ગે પાછા વળીને હરિનું ભજન કરો બાકી તો ખોવાઈ જાય છે સુખ ત્રિયતે રામા ભોગ પશ્ચાત હંત શરીરે રોગ ત્રીજી બાબતમાં આ શ્લોક સમજી લઈએ થોડોક એ ગ્રહસ્થ ના સંબંધમાં છે પણ થોડીક હળવી ફૂલી એવી ભાષામાં ને એવી રીત છે અને આમ પ્રેક્ટિકલ છે વાસ્તવિક છે શ્લોકનો અર્થ બરાબર મગજમાં છે ને તો જ ખબર પડશે સુખપૂર્વક બધા સંસારના ભોગ ભોગવામાં લોકો રત છે પણ પછી અનેક રોગને દુઃખમાં ઘેરાઈ જાય છે અને આખરે મરણને શરણ થઈ જાય છે તોય લોકો પાપનું આચરણ ચોડતા નથી આટલો અર્થ છે ને હે હવે તમે સાંભળજો આમાં જે પરિણેલા છો એ બધા તમે સાંભળજો જે હજી બાકી હોય ઘોડે ચડવાના હોય એ બધા સમજો ધ્યાનથી થોડીક બહુ તમને સમજજો બહુ એટેન્શનથી સાંભળજો પરિણેલા તો તરત સમજી જાય મદારી જોયા છે હે મદારી જોવા એ બહુ મજાની વાત છે પણ હવે કઈ જડતા નથી ઓછા થઈ ગયા છે ખબર નહીં એ મદારીને વાંદરા પાસે ખેલ કરાવવો હોય ત્યારે વાંદરાને લાવવું ક્યાંથી એટલે જંગલમાંથી વાંદરાને પકડે પણ વાંદરા હાથ આવે એટલે વાંદરાને ચણા બહુ ભાવે એટલે ચણા આપો એટલે વાંદરું ગમ્યું હોય ને તો ધીમે ધીમે તમારી પાસે આવે એટલે એ લોકો પકડવા માટે શું કરે મોટો ઘડો લાવે મોઢું ઘણું સાવમ સાંકડું એને માણ કેવાય આવું એમાં ઓલું વાંદરું દેખે ને એવી રીતે ચણા નાખે ડાળિયા નાખે એમાં ડાળિયા ભાડે એટલે વાંદરા મોણી આવી જાય વાંદરા એટલે ઓહો એને તો બહુ કિંમતી રસોઈ કહેવાય એટલે ઓલ દેખે એમાં પેલા ભંભામાં પેલા ડાળિયા નાખે અને પછી નાખે અને એનું મદારી છુપાઈ જાય એટલે ઓલું વાંદરું જો આવું કોઈ નથી એટલે નીચે ઉતરી અને સીધું એના ભંભામાં હાથ નાખે અરે ડાળિયા તો ઘણા હોય અને મુઠી ભરે મુઠી ભરી ખાલી હાથ નાખે કાઢે તો નીકળી જાય પણ મુઠી વાળી પછી હાથ નીકળે કારણ કે મુઠ્ઠીમાં ડાળિયા અને કળાનું આંકડું મોઢું હવે ડાળિયા જોઈએ અને હાથ કાઢો બે બને નહીં જો ડાળિયા છોડી દે તો હાથ નીકળી જાય પણ ડાળીયા છોડવા પસંદ નથી એટલે ડાળીયા સાથે હાથ કાઢવા મથે એમાં મદારી આવી જાય ગળામાં દોરડું નાખી દીએ અને વાંદરું ગુલામ થઈ જાય પછી એક મુઠી ડાળીયા માટે આખી જિંદગી ગુલામી કરે આનું નામ આનું નામ ગ્રહસ્થાશ્રમ બીજું કઈ નહી આ મુઠી ચણા હાટું લોભાઈ ગયા હવે આખી જિંદગી ગુલામી પેલા વાંદરા પછી મદારે રમાડે ને ચલો સરપંચલોગ હે જમ્બુરિયા સલામ કરો જી સલામ છોકરે લગ આય ગયે હે જમ્બુરિયા જી સલામ કરો જી સલામ અચ્છા અભોલ બજાઓ જમ્બુરિયા ઢોલકી બજા અચ્છા શીર્ષાસન કરો જમ્બુરિયા શીર્ષાસન કરેગા અચ્છા ફર બા ચઢ જાઓ તો જમ્બુરિયા ચઢ જાય અચ્છા ઉતર કે મે પે બેઠ જાઓ થી ખંજરી બજાઓ તો જમ્બુરિયા ખંજરી બજાયગા અરે મહિલા લોકો બહુ આઈ હે તાલિયા બજાઓ નામ પેઢોલકી બજાઓ જમ્બુરિયા ઢોલકી બજાયગા આખી જિંદગી બિચારો આધન હોકર મુઠી ડાળિયા મુકી દીધા હોય તો હવે જેનો વિચાર કરો કેટલી સલામ કરવાની તમારા વ્યવહાર સસરા ના તે એનો સાળો સાઢો ને ઓઈલો નાટલા ને સલામ કરવાની કેટલાનું રાખવાનું કેવી ગુલામી વાત મૂકી દે અને કેટલા કેના સ્વભાવો સહન કરવાના છોકરાનો સ્વભાવ જુદો બૈરાનો સ્વભાવ જુદો વેલાનો સ્વભાવ જુદો એના સંબંધીનો સ્વભાવ જુદો બનેવી સ્વભાવ જુદો શાળાનો સ્વભાવ જુદો એ તો ખબર છે ને તમને કેવા કેવા કેવા કેવા તમે કેટલું કેટલું રાખીને મરી ગયા હોય તોય તમને આવડી આવડી ગાડીઓ દઈ જાય તો સાંભળવું જ પડે અને એમાં દીકરી પરણાવી હોય અને એ દીકરી ના સાસુ એ તો તમારે જો છોકરીને હેરાન કરે ગમે ત્યાં કરે પણ છોકરીના બાપે મૌન જ રહેવું પડે વધારે બગડે કેટલું ક્યાંય ન નમતો હોય પણ હવે દીકરી જ્યાં દીધી ત્યાં ચૂપ થઈને બેસી રહેવું પડે અને જમાય એ દીકરા તુલ્ય ગણાય ગમે તેમનું અપમાન કરે તો શું થાય હશે બાપા હશે હવે દીકરી અમારી છે તમને દીદી છે શું કરી નીચે મૂડીએ કોઈને નમે નહી ક્યાં જાય કેટલી કેટલી કહેવાય કોઈ બહુ સરસ કીધું કોલમ્બસે છે ને અમે નીકળો તો હિન્દુસ્તાન ખોલવાને જય ચડે અમેરિકન પણ અમેરિકા ખંડ શોધો તો ખરો ને એટલે કોઈ બઉ સરસ કીધું કોલંબસે અમેરિકન ખંડ શોધ્યો એટલા માટે શોધી શક્યો પરિણામ નતો એટલે જો પરિણેલો હોત તો તરત તૈયાર થયો ને ત્યાં ઘરવાળી કે ક્યાં જવું છે ત્યાં શું કામ છે ક્યારે પાછા આવવાના છો ક્યાં ક્યાં રોકાવાના છો હાર્ય કોણ કોણ છે કોના કોના એડ્રેસ લીધા છે કોના માટે તમે શું લાવવાના છો અહિયાં પૂછે એટલે કોલંબસ કોલમ્બસ દરિયો શું સોસાયટી નું નાપુઈ વળોટી શક્યો હોય સાચું છે ને પ્રવચન સાંભળવા એટલે બે અઢી વાગે એવો કોણ છે પ્રવચન આપતો હોય ત્યાં તારે પ્રવચન કોનું સાંભળો ઘરવાળી નું એટલો મોડો જાવ છો શરૂ થઈ જશે સવાર સુધી પ્રવચન હાલશે નાતી સાચી ને તમે થોડા ઘણા આગા પાછા થયા હોય તો મને એક છોકરો ભૂતપૂર્વ છે દસ હજાર નો રસોઈયો રાખવો સારો આ તો મારે એવી ભટકણી છે મેં કે બધા એવી જ હોય થોડોક નેચર નો હોય બાકી કોર કંધા અને માથે ધોસરૂ ફેરતો પડે જ ને ભાઈ ગયા અરે પણ ઘર છે જ ન બહાર ફરો આઠ વાગે આવજો તમે માથે ઉભાવ તમને પછી રસોઈ ભાવે નઈ બનાવતા એટલે મારું ઘર મૂકીને મકી મારે બહાર રખડવું પડે અને જો હવા ક્યાં ગયો તો મારે આવી ક્યાંથી ઘડિયાળ ગોતવી મેં કીધું હવે એમાં તો કઈ અમે કઈ કરી શકીએ નહી જોયો કેવી કેવી મુસીબત છે એટલે આ કાગડા ને સોળ દિવસ શ્રાધના બહુ સરસ મજાના એમ જયારે મોડિયું બાંધ્યું હોય તલગી નાખી હોય એક બલ્બ નાખ્યો હોય એનો વાયરિંગ કરીને ડટો ગીઝામાં નાખ્યો હોય ને કેવું આ ગીત ગાવા વિરો મારો મોટર માં બેસી ફરશો હું મારા બેની રાજકોટ માં લીલા લે અરે ભાઈ આમ બોલો કે મારા ભાઈ ને વરસો તો ઘાસલેટ સાટી મરશો હવે એવા બધા આમ ગીત તમારા ગાતા વીરો મારો ઝગમગ ઝગમગ થાય ડગમગ ડગમગ થાય પણ હવે બોલો ઝગમગ નથી તારો ડગમગ થાય છે એટલે સોળ દિવસ શ્રાધના બરાબર પછી બંદૂક ને ગોળીઓ ખાવાની ને કાગડા બસ એવું જ ને તમે વિચારી શકો છો સ્વાભાવિક છે એટલે જાય છે થોડા મુઠી ડાળિયા માટે પણ કેવા હેરાન થઈ જાય છે સુખ થાય છે પરિણામ હોય ને આ તમારું ચેપ્ટર છે હું થોડુંક કઉ પરિણા હોય ને પરિણામ તૈયાર થયા છે એને સમજવા જાઉં છું એટલે કઈ પણ કામ હોય ને સુનો જી આવું બોલે પણ બીજે વર્ષે ઓજી બબલા ના બાપા અને ચોથે વર્ષે એ સાંભળો છો અને પાંચમે વર્ષે એ ક્યાં મરી ગયા પાંચમે વર્ષે આવી વાત તો મુઠી ડાળિયા ની જો વાત સિંહ ના લગ્ન થતા બોલો જંગલ આખી આલમ જાતિ બધા સિંહ ના દાદા દાદી નાન તેન બધા કેટલાય બધા સિંહ ગીરમાં જેટલા પાંચો હાથસો બધા સિંહો છે એને બીજા પ્રાણીઓ બધા કેટલાય જાનમાં જોડાયેલા પણ એમાં એક ઉંદરડો ખબર પડી ગઈ ને ઉંદરડો આવીને આગળ આવે ને ભરવા જાય ને ડાન્સ કરે ડિસ્કો ઊંધર એલા શું વાત કરે છે આ તારો ભાઈ ક્યાંથી ઈ સિંહ છે તો કે પરિણા પેલા હું સિંહ હતો પછી આ ઉંદર થઈ ગયો મેં તમને કીધું ને કે આ હળવું ચેપ્ટર છે પણ આમ જાણીતું છું અને વાસ્તવિક છે ખોટું હોય તો ક્યો તો તરત બંધ કરી દઉં સાચું છે ને હા તો પત્ની છે ને બજાર આવી હાથમાં થેલી ઓયલો ઘેરે બેઠો હતો હાથમાં છાપુ વાંચતો હતો એટલે પતિએ જોયું પત્ની હાથમાં થેલી છે એટલે એને કીધું હ મારા માટે કઈ ખાવાની સરસ મજાની ચીજ લઈ આવી છો મને અનુમાન છે ખાવાની ચીજ છે તો કે હા તમારી વાત સાચી છે આમાં તમારા માટે સરસ ખાવાની ચીજ છે હા શું છે જલ્દી વોટ આમાં ઊંચી એડી ચંપલ છે તમારે ખાવાના જ છે તમારે ખાવા માટેની ચીજ છે બોલો કેટલો ગરીબ થઈ જાય એ ભાઈ એ એ રેવાય દેવા રેવાય દેવા રેવાય પતિએ આવી આના પછી મધુર વાત આવી જશે જાણવા જેવી છે પણ એમાં જાણવાની વાત છે સમજી રાખવા જેવું છે આમાં કઈ કોઈ ફાયદો કાઢ્યો નથી સમજવા જેવું છે હજી ઘોડે ચડતા હોય તો આ હળી એટલે પેલા પતિએ ને પત્ની કીધું મારો દોસ્તાર મિત્ર છે ને આજ સાંજે આવશે મને મળવા આવવાનો છે તો પછી રોકાશે પછી અહીંયા જમશે અને પછી જતો રહેશે એટલે જમવાનું બનાવી અને પત્નીએ કીધું તમે જમવા બોલાવ્યો ઘરમાં રાશન નથી કોઈ ઉછીનું ઉધારું હવે બેતું નથી સાઉન્ડ આવે છે ને નહીતર શું એને ન ગમતું હોય એવું બને ઘરમાં રાશન નથી કોઈ ઉછીનું દેતું નથી ઉઘરાણી વાળા દિવસમાં દસ વાર ધક્કા ખાય છે ગેસ બાટલો ખલાસ થઈ ગયો છે સવાર ને મને ચા પીવા મળી નથી આ મોટી દીકરી છે ધમાલ કરીને ગઈ છે કે મારે આ ડ્રેસ લેવો છે એના પૈસા કઈ મેળ નથી પડ્યો છોકરો કે મારે ટ્યુશન ના દેવા છે નાનો છોકરો કે મારે ટૂર જવાના પૈસા જોઈએ આ ધમાલ બધી બોલે છે એ આ કકડાટ કાળો કોઈ વસ્તુ મેળ પડતો નથી અને એમાં તમે એને જમવા રેજો હું સાંજે આપણે શું જમવાનું કરવું એની ચિંતા કરું છું એમાં તમે એને બોલાવ્યો તો કે બોલાવ્યો છે કેમ એ હમણાં પરણવાનો છે મારે દેખાડવું છે પરિણા પછી જો શું થાય છે આ દશા જો તું પાછો બોલાવ્યો છે ભાઈ વાત સાચી છે એક બાપા એના છોકરા કીધું બેટા જો માથે મૂંડો કરી આખે શરીરે ભૂભૂત લગાડી ઈચ્છા થાય તો ગીરનાર વિયો જાય છે ગંગા ને રખડજે હિમાલયમાં રખડજે ગોર જંગલમાં રખડજે જ્યાં જવું હોય ત્યાં રખડજે પણ તું લગ્ન કરતો નહી છોકરો બાપુજી હું પણ મારા દીકરા ને આવી સલાહ આપીશ કોઈ પાછો વળે એટલે શંકરાચાર્ય કીધું યદ્યપિ લોકે મરણમ શરણમ તદ્ય મૂંચતી પાપાચરણમ મનમાં જે આ વાસના પાપ છે ને એ કોઈ છોડી શકતું નથી મરણ ને શરણ થઈ જાય એક જ નાનકડી વાત અને પછી મધુર વાત મહારાજા પાંડુ ગાદી બેઠા ખૂબ રાજ્યનો વિસ્તાર કર્યો પણ શરીર જન્મથી દુબળું હતું પાંડુ રોગ એનિમિયા લાગુ લ્યો હતો જન્મથી જ એનું શરીર નબળું હતું એટલે પછી પાંડુ મહારાજાએ યુદ્ધમાંથી થોડો વિરામ લીધો અને મોટાભાઈ આમ તો ધૂતરાષ્ટ્ર એ અંધ હતા અને એમને કીધું કે મોટાભાઈ તમે રાજગાદી સંભાળો ટેમ્પરરી આ રાજમુગટ તમે ધારણ કરો મોટો ભાઈ હતા ધૂતરાષ્ટ્ર રાજ્ય મળવું જોઈતું હતું એને પણ એ અંધ હતા પસંદ નતું પડ્યું આમે અત્યારે જે ગાદી બેઠા હોય તે દેખતા તો હોતા નથી અને છતાંય સૌ ને ત્યાં ચડી જવું છું નસીબ જે વણાક લે છે કહો ને કાલ આખો યુગ જે કઈ કાર્ય કરતો હોય છે મહાભારતમાં જ શીખવાનું જ એ જ છે રામાયણમાં શીખવાનું એ જ છે આપણું જીવન છે એ પણ નાનકડું મહાભારત છે નાનકડી રામાયણ છે કેવા કેવા વળાકલીય છે એટલે આરામ માટે પોતાના મનમાં જવું છે તો ધૂતરાષ્ટ્ર મહારાજને કીધું મોટાભાઈ કે લ્યો તમે રાજગાદી ખાલી હમણાં તાત્કાલ પૂરતી સંભાળો હું આરામ કરું જંગલમાં જાઉં થોડી ત્યાં ઔષધિઓ લઉં ખુલ્લામાં રહું અને કાર્યભાર થી હળવો થાવ સ્વસ્થ થઈને પછી હું રાજાળે કઈ વાંધો એટલે ખાલી મુગટ એને બેઠા શું હોય તેનંદ આવ્યો છે ઓહો વાહ વાહ આનું મારા ગયા ત્યાં રે છે બે પત્ની છે કુંતા અને માદરી ક્ષત્રિય છે શસ્ત્ર વિદ્યા હોય અને શસ્ત્ર વિદ્યા તમારે આ માનો કે જો ને ક્રિકેટર હોય બેટ સાવ મૂકી દે તો પછી રમી ના શકે ને એટલે પ્રેક્ટિસ તો કોઈ પણ રીતે ચાલુ જ રાખતા હોય તો જ થાય ને નહીં તો બે વર્ષ બેટ મૂકી દે ને પછી સીધો રમવા આવે તો કોઈ ક્રિકેટર રમી શકે એ બને નહીં એટલે એમ રૂગિયા કરે પક્ષીઓને પશુઓનો શિકાર કરે રાજાઓને છૂટ આપેલી છે શાસ્ત્રોમાં કે નિશાન વિંધવા માટે દોડતા પશુઓ હોય એને જો નિશાન બાંધીને પાડી દેતા હોય તો જ યુદ્ધમાં એ કામ કરી શકે કારણ કે આવું શીખવા માટે કઈ માણસની પાસે નિશાન ના શીખવા જવાય એટલે બે કામ થતા એક તો રાની પશુઓ ખેતીના જમીનમાં બગાડ કરતા માટે અને બીજું એ ક્ષત્રિયોને યુદ્ધ વિદ્યા શીખવા મળે એટલે ક્ષત્રિયોને મૃગ્યા એટલે શિકાર ને આ બધું કરવાની થોડી શાસ્ત્રમાં છૂટ હશે છે એમાં એ કામ હરણ અને હરિણી એ જોડું એ હશે અને પાંડુ મહારાજે તીર માર્યું हरण ने लागू हरण पड़ू कथा जुदी रीत थोड़ू मरियादम ऋषि पांडू महाराज ने साप आपने खंडित करप कर तारो क्यों अधिकार तू गम्मे तेहो हूँ तेज साप आपू चु हम तू विकार भाव थी तारी पत्नी नो जो तू स्पर्श कर તો એ જ ક્ષણે તારું મૃત્યુ થશે મહારાજા પાંડુ સાપ દીધો મહાભારત નો વળાંક એક એક પાને પાને વળાંક છે હજી અહીંયા એક એક દીકરાઓના જન્મ નથી થયા પાંચ પાંડવો તો પાંડુ પુત્રો પછી થયા છે હવે આ એક સાપ લાગી ગયો આવીને બે પત્નીઓને કીધું કે મને આવો સાપ લાગ્યો છે અને પેલો વિચાર થયો કે તો પુત્રો માટે શું કરવું ત્યારે ચિંતા થઈ ત્યારે મા કુંતી કહ્યું કે મેં દુર્વાસા ઋષિની સેવા કરેલી છે એક મંત્ર એને પ્રયોગ કરી નાખ્યો હતો કોનો કર્ણ તરીકેનો સૂર્યના મંત્ર બોલી નાખ્યો ને એમાં એને કર્ણનો પુત્ર પ્રાપ્ત થયો પણ હવે કુમારી અને આ પુત્ર થયો એટલે આબરૂ બચાવવા માટે કર્ણ પછી નદીમાં વહાવી દીધા જો એક પાને ચેપ્ટર વળાંક લે છે ને જો કર્ણ અને વહાયો ન હો મહાભારત ન થાત પુત્ર ત્યાગ કર્યો ત્યાંથી મહાભારતના મંડાણ થઈ ગયા જો કર્ણ આ પક્ષે હોત તો દુર્યોધન ઉપર મહાભારત લઈને બેઠો કર્ણ ન હોત તો લડવાની જ ના પાડી દેતો કારણ કે અર્જુન માથું ભાંગ કોઈ હતો જ નહીં બીજો તો કર્ણ આ બાજુ ગયો કારણ કે એ હાથ પછી પેલા ના આવ્યો અને એમાંથી કર્ણને દુર્યોધન સ્વીકાર્યો એ આખી કથા છે એટલે એ કહ્યું નહીં પણ પાંચ મંત્રો બચાતા મારી પાસે પાંચ વાયુના ઇન્દ્રના અશ્વિની કુમારના મારી પાસે પ્રાપ્ત થશે તો વાંધો નહીં અને એ વખતે એ જમાનામાં એ સ્વીકાર્ય હતું સમાજમાં પતિની સંમતિથી આ રીતે પુત્ર મળતા તો પછી ઈન્દ્રપુત્ર અર્જુન ધર્મરાજ યુધિષ્ઠીત પવન ભીમ એક બે મંત્રો હતા અશ્વિની કુમારના એ માદરી નાના હતા એમને આપ્યું આ બે પુત્રો તમે રાખો એટલે અશ્વિની વૈદ કુમારો છે બે એ થકી અને સહદેવ અને નકુલ એ પ્રાપ્ત થયા આ પેલા લોકોને ખબર હતી દુર્યોધન ને શકુની ને કે આ છોકરા પાંડુના નથી કાયદેસર ગણી શકાય ધર્મના છતાંય ત્યાંથી જ વાંધો પડ્યો હવે એને રાજભાગ મળે નહીં બસ અહીંથી ડખો શરૂ થયો એને શા માટે અમે આપીએ એને શા માટે રાજમાં વસાવીએ નારજી આવીને કેવું પડ્યું દીકરા એના છે બહુ મોટી બબાલ થઈ હવે આ બાજુ આગળ પણ પછી પુત્ર પ્રાપ્ત થયા વર્ષો જાય છે જંગલમાં જજી રહે છે એમાં હવે શું થાય છે તમે જુઓ કે પાંડુ મહારાજ ખબર છે માધરીને ખબર છે કુંતી ખબર છે કે આપણો સ્પર્શ ન કરી શકે કરે તો મોત થાય ત્રણેય ખબર છે પરે વન જંગલનું વાતાવરણ સવારનો પહોંચ છે નદીનો કાંઠો છે પાંડુ મહારાજ ત્યાં સ્નાન કરીને ધ્યાન ભજન કરે છે સૂર્યને અર્ગ્ય આપે છે જપ કરતા કેટલું સરસ મજાનું વાતાવરણ છે એ વખતે માદરી નાના ત્યાં નદીએ સ્નાન કરવા અને જળ ભરવા માટે આવ્યા જંગલનો પ્રદેશ હોય એટલે જે નાયા હોય અને નાતે લુગડે જે પાણીનો ઘડો ભરીને ત્યાં લઈ જતા હોય એ વખતે પાંડુ મહારાજાના મનમાં સંયમ ના રહ્યો છે આ બધા શ્લોકમાં કેટલું કેટલું શંકરાચાર્ય કહ્યું છે પાંડુ મહારાજાને ન મનથી પેલું રહ્યું અને દોડીને માદરીનો જેવો હાથ પકડવા ગયા અને માદરીએ કીધું હા હા દેવ તમને ઋષિ કિમદમ નો સાપ છે પણ એ બોલે ના બોલે ત્યાં ખાલી હાથ જ સ્પર્શ થઈ ગયો ઋષિનો હતો ગયોપિ મરણમ શરણમ લોકે તદપી એને પાપાચ શંકરાચાર્ય કે અમસ્તું નથી લખ્યું હવે એટલે જ પછીનો જે ટુકડો છે ને એ અર્થ જુદો જાય છતાં આપણે એને સિંકરો કરવો પડે કે આવું છે છતાંય સમજી વિચારીને ડાહા પુરુષોએ મન પાછું વાળીને સંસારનું સ્વરૂપ જાણીને સંયમને માર્ગે જઈને ગોવિંદનું ભજન કરી લેવું ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ માટે એ જિંદગી જીતી ગયું એ જીવન જીતી ગયું એ પોતે કલ્યાણ નું સાધન કરી લીધું એના ઉપર એક જ વાત અને પૂરું કારણ કે દોષ જોયા પણ ફાયદો વિચારવો પડે ને ફાયદાની અમૃત જેવી કથા કઈ વાત પૂરી જુનાગઢમાં ગીરના ગામડાઓ નેસડાઓ તમે નામ સાંભળ્યા છે કદાચ ઘણી વાર તમે તુલસી ની બાજુ તમે ગયા હશે ગાંડી ગીર કહેવાય ક્યારેક પણ તમારા દેશ વિદેશ ને સ્વિટરલેન્ડ ફરવા જાય બીજે ફરવા જાય કેનેડા ફરવા જાય એટલે ક્યારેક તમે ગીરમાં તો ફરો કેટલાય સ્થળો હશે પણ એક તમે અનુભવ હશે અમરેલી છોડી ધીમે ધીમે તમે જેવા તુલસી શામનો એ બધો વનવગડો હોય ને જંગલ એમાં તમે પસાર થાવ અને એમાં શ્રાવણ મહિનો હોય અને તમે જાઓ થોડાક અંદર બસ ગમે તેવું તમને માથું ચડ્યું હોય શરીરમાં પેલું થઈ ગયું હોય પાંચ દસ મિનિટમાં ગેરંટી તમારે બધો જ તમારા શરીરમાંથી આખી અકળામણ જતી કોણ જાણે કારણ કે ઔષધિ માંથી પવન આવતો હોય ભાઈ આખીની સુગંધ જુદી હોય કે એવી આમ ચીકુડીઓની સુગંધ આવતી હોય વંદરાયની સુગંધ આવતી હોય વૃક્ષોની તમે ગામડામાં ખેડૂત લોકો હોય એના તમે ખેતરમાં જાઓ એ રજકો કે પેલું વાયુ હોય અને શેરડી વાયુ હોય અને પાણી પીવાઈ ગયા પછી દોરિયા નાખવું હોય ને આ તો મૂકીને થોડાક લાંબા થઈ જાવ રજકામાંથી જે સુગંધી પવન ઠંડો થઈને આવતો હોય ને તમારે બરફનો ગાંગડોય માથે મૂકવો ના પડે ફાળીઓને ટેકો મારી પધરાને ટેકો કરીને જે ખેડૂત હોઈ અમે અમેરિકામાં વર્ણન કર્યું કે એ ચાહટિયા ઘઉં વાવ્યાં હોય એ રજકો વાવ્યો હોય દોઢ રજકો ઉભો હોય પાણી પીવાની ભીનો થઈ ગયો હોય ધીમો ધીમો પવન વાતો હોય બાજુમાં શેરનો ઝુંડો રહી ગયો હોય આજુબાજુ એરડાની હાર રહી ગઈ હોય એક બાજુ કપાસના ખેતરો લહેરાતા હોય અને આમ તમારા ડાંગરને બધું લહેરાતું હોય વાત કરી કે એમાં માણસો ધોરિયામાં આડા પડીને પાણી પી લેતા હોય આ અને વૃક્ષોને છાંયા બેસી ધૂળના ડેફાનો ટેકો કરી બાજરાના ત્યાં દડ દડ દડો ને ક્યાં ધ્રુષ્કા ન લેવા માંડે રોવા માંડે કે સ્વામીજી મહેરબાની કરીને કાઠિયાવાર વતન ખંભારોમાં બોલો એ વાત થવી છે કે ક્યાં એ વાત છે એટલે તમે જાઓ અંદર તો તમારે આખી તબિયત બગડી બદલી જાય એમ તો એ બાજુ ટીક્કર નો નેસ છે કૃપાનંદ સ્વામી એમના મંડળ સાથે ફરતા ફરતા એ બધા ગીરમાં ફરે કોઈ નાના ગામડા હોય કોઈ નેસડા હોય ન્યા સંતો શ્રીજી મહારાજ હૈયાતી ની વાત છો હા એ ફરતા હોય એમાં ટીકર નેસ જોયો કૃપાનંદ સ્વામી સંત મંડળ સાથે ત્યાં ગયા બસો ભેસ નું ખાડું રાઘવજી કરીને આ કાંધાર ભૂજાઓ હાથી ની હુંડ જેવી આગળ મોટો હોકો પડે ને નળી લઈ અને રાઘવજી આહિર હોકો ગડગડાવે સંત મંડળ સાથે સંધ્યા ટાણે થોડીક વાર હતી કૃપાનંદ સામે આવ્યા મંડળ સાથે નો નારાયણ આહિર ડાયરાજ આવો આવો અમારેથી હા હા હાજર સાંજ પડવાનો ટાણું છે ગીર નો કાંઠો છે ગીરના નેસડા છે હાવજ ડણકો છે સાથે નાના સાધુઓ છે રાઈત રેવી છે ભો તમે ક્યાંય સગવડતા કરી દો અમારા નિયમ ધર્મ સચવાય એમ એકાદ બાજુ કોઈ ફરજો હોય ખૂણો હોય વાડો નાનો હોય ઘાસ તમે રાખતા હોય એવી જગ્યા એકાંત હોય તો કરી કોઈ સગવડતા જોતી નથી ભિક્ષામાં કઈ માગવું નથી બસ આરામ કરી હરિભજન કરવું છે રાજ કાઢવી છે અરે મહારાજ કોઈ રડ્યો ખડ્યો દુશ્મન આવે એને અમે રોટલો આપીએ છીએ બાપે માર્યા વેર હોય પણ આવીને કે તારો અતિથિ છું તો રોટલા જમાડીએ પછી બાપે માર્યા વેર તો તમે તો પ્રભુ ભગવાન રૂપ છો ભગવાન ભગવાન બાપ અને તમે મારે આંગણે આવ્યા છો આ બધું તમારું છે આરામ પર તમે કયો ત્યાં તમને ફાવી જગ્યા બતાવો સંતો વિચાર્યો કે આ જગ્યા બરાબર છે અહીંયા અમને ફાવશે એ ખૂણો બતાવ્યો ભેંસુ ને છોડી લીધી તરત ચોખવાળી કરી હજુ ઘાસ પાથરી દીધું જે કઈ ગાદલા ગોદડાથરી દીધું વ્યવસ્થા હામું ફાંડું પાડી નાખશે એવી શેડિયો જાતી હોય બોગોડામાં એવા સરસ મજાના કિપાળ દૂધ સંતો દેગડા ભરી ભરીને આપ્યા ઠાકોરજી ને ધરાવ્યા સંતોએ દૂધ પાન કર્યા રાત ગળવા માંડી એટલે કઈ રાખેલું નામ પૂછી લીધું રાઘવજી અહીર આજુબાજુના નેહડા ના લોકો ને બધાજો આપડે પ્રભુ ભજન કરશું થોડી ભગવાન વાતો કરશું ભલે ભલે ભલે મારા વાલો ભલે હજી ગીરના આજુબાજુના નેહડા લોકો ને બોલાવ્યા સાંજ પડી એ સાથે બીજા નાના મોટા સંતો કૃપાનંદ સ્વામી જેવા સંત ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે કૃપાનંદ સ્વામી ને શ્રીજી મહારાજમાં સ્ત્રીને પુરુષમાં પુરુષની સ્ત્રીમાં હેત હોય એવું સ્ત્રીના જેવું હેત હતું કૃપાનંદ સ્વામી ભગવાનમાં શ્રીજી મહારાજ આવું કે એક છે પણ જો શ્રીજી મહારાજ ભૂલા જાય તો તાળું ફાટી જાય આવું હેત કૃપાનંદ સ્વામી હે દરિયો હેત બેઠા છે રાઘવજી આહિર એમના જીવાન જોત દીકરા જીવણો ને અમરો એ આવી ગયા છે બે બાપની બાજુમાં એક એક બેસી ગયા છે બીજો આહિર ડાયરો બેઠો છે માલધારીઓ બેઠા છે પચાસ આઠ માણોનું ટોળું બેઠું છે રાઘવાનંદ સ્વામી નાના સંતો પાસે કીર્તન બોલાવે છે આરતી ધૂન બધું બધું થઈ ગયું છે અને પછી જોરદાર કથા વાર્તાની એ વખતે પ્રગટ સહજાનંદ સ્વામી ત્રણ સોગલા વાળા અનંત ગોટી બ્રહ્માંડ આદિશરા કરુણા વરુણા એમની વાતો આરંભી ગઢપુર ગામ છે દાદાનો દરબાર છે ત્યાં સહજાનંદ સ્વામી બિરાજે છે અમારે જેવા પાંચસો પરમહંસો છે હજારો હરિભક્તો છે આવા એવા એમના પ્રભાવ છે આવી એ મૂર્તિ છે આવું એમનું લાવણ્ય છે આવી એમની કૃપા છે આજ ભગવાન સામે આવી ગયો છે એના અમે સાધુ છે એને અકળામણ થાય ને બહાર નીકળે ડેડકી ને બહાર આવવું અને ઉપર અષાઢી વરસાદ નું ઘમઘમાટી વરસવી ત્યારે દેડકી બોલે તકે તક તકે તક આ મારે તક થઈ ગઈ છે એમ આપણને મનુષ્ય નો જન્મ માવતર સત્સંગી કરો તમારા નિયમ ધર્મ સમજાવો અમે જો જાડ ધરા છે પણ મારા બાપ સમજાવ ધ્યાન રાખજો એક તમે બોલી ગયા એ પ્રમાણ થશે વિચાર કરો અને આપણે બુદ્ધિ લડાવ્યા કરીએ તમે એકવાર બોલી ગયા એ લોઢામાં લીટો થાય છે મારા બાપ તમારી રીત સમજાવજો ખોખારા ખાઈને પછી સાધુ રીત સમજાવી જમણા હાથ લઈને વર્તમાન ધરાવ્યા એ જીવણા અમરાને રાઘવજી આહિરને બીજા માલધારીઓ જે કોઈ આહિરો હતા એને કંઠીઓ ધારણ કરી સત્સંગી થયા માળાઓ આપી સ્વામિનારાયણ ભગવાનને નામનો મંત્ર આપ્યો શરણે લીધા પછી જયારે જયારે સમય મળે ત્યારે વર્ષમાં બે ત્રણ વાર સંતો ત્યાં ટીકરના નેસ આવે અને એવો સત્સંગ દ્રઢ થઈ ગયો લોકોને કે ગઢપુર માં કે આજુબાજુ ઉત્સવ થાય ને શ્રીજી મહારાજ જુના કે ગઢપુર ક્યાંય હોય એ બસો ભેંસુ નું ખાડું અને આમાં હાથ નાખો તો નખમાં ઘી વાગે એવા ઘી થતો એ તમને કલ્પના નહીં હોય અત્યારે ઘી જામતા જ નથી એટલે ખબર ન હોય બાકી એ જે ભેંસો ના ઘી થતા ને તમે હાથ નાખો તો તમે ફાંસું ભરી જાય તો તમારે કાઢવી મુસીબત થઈ જાય એવા ઘી એવા ઘી ના ગાળવા ભરી ભરી બબે મણના બાપ દીકરો બધાય જ્યાં મહારાજ ઉત્સવ કરતા હોય ત્યાં આવે રાઘવજી આહીને એમના દીકરા અને મહારાજનો લાભ લે સેવાનો લાભ લે રોકડા રૂપિયા ઠલવે મહારાજના રૂપનું દર્શન કરે સંતોની સેવા કરે સંતોની વાતો સાંભળે અને રોમ રોમ રોજ પ્રતિદિન જેમ ચંદ્રની કળા વધે એમ સત્સંગ વધે વાતને જાતા શું વાર છે ભાઈ ધમધમ કરતા વર્ષો ભયા જાય પણ જ્યારે સત્સંગ થયો ત્યારે નાનો દીકરો અમરો એની ઉંમર દસ બાર વર્ષની હશે અને એને આહિરોમાં બાળ લગ્ન થઈ જતા હોય એ દસ બાર વર્ષની ઉંમરે એને લગ્ન થઈ ગયા છે પછી સત્સંગ થયું થોડા વખત સત્સંગ એવો ઉતરી ગયો કે અમરાને સમજાઈ ગયો ઘરી ભજન જ ઉત્તમ છે પણ તો લગ્ન થઈ ગયા છે એટલે બીજી કોઈ એને વાત નથી કે મૂકીને વ્યવ જવું એવું ઘરે જ છે પણ જો કેવી મજાની વાત વર્ષો જાતા જાતા ધીમે ધીમે આ અમરો અઢાર ઓગણી વીસ વર્ષની ઉંમરે પહોંચી ગયો આહિરની એ લગ્ન ની પ્રથા પ્રમાણે ભલે નાની ઉંમરે લગ્ન થઈ ગયા હોય પણ વહુ વાળું જ રાખે અને જયારે પછી એની ઉંમર લાયક થાય એટલે અઢાર ઓગણીસ વીસ વર્ષ જુવાન થાય ત્યાર પછી એને આણુવાળે અને સાસરીએ ઘરવાળી એની પત્ની દીકરીને મોકલે આ રીત અને હવે આ અમરો જુવાન થયો છે એટલે વહુને જ પીયર પિયર સાસરે લાવવાના છે એના દિવસો નકાય ગયા છે એની તૈયારીઓ ચાલે છે સામે પક્ષે કર્યાવરણ તૈયારી ચાલે છે આ પક્ષી એના સ્વાગત ની તૈયારી ચાલે છે ઘર રંગાય છે ઓળી પાથાય છે આ બધું થાય છે સાધન સામગ્રી આવે છે લોકોને જમાડવાનો ફરીથી આ બધો માહોલ હોય અમરોનો જીવણો બે ભેસું બસો બસો ભેસો લઈ હાવજ ને બથોડા લી એવા બે જુમાદડા એ ગીરમાં જઈને ભેસ્યું ચરાવે છે હાંજ પીળે પાછા આવે અને દોહવામાં લાગી જતા હોય એવો બધો એનો માહોલ સાંજ ને હજી વાર છે લાકડી લઈ અને ભેસો નું રખોવાળું કરતો કરતો સજાનંદ સામે ના પ્રગટ કીર્તન બોલે છે વાલા રામ જમતા કાન મારે ઘેર મારા પૂરા હે મારા હે મારા પૂરા કરવા હસી ને ગોલા રમઝમ હે રમઝમ કરતા રે એ કડી પૂરી થાય ન થાય ત્યાં તો અવકાશ એક જબકારો છે માણેક વર્ણ માણકી ઉપર સગલા ધારી સામે જવું દઈ અમરાની સામે આમ પ્રગટ થઈ ગયા મારો વાલો વા પ્રભુ વા વાલા રમજમ કરતા કાન મારે ઘેર કરવા દો સલુણી મૂર્તિ છે પણ થંભી ને જોઈ રહ્યા છે કે આ શું થાય છે એમાં અમરા પૂછ્યું પ્રભુ અચાનક દર્શન દેવા આવ્યા કે કઈ સેવક કામ પીડ્યું બોલો આહિર જાતિ છે પણ જોવો વિવેક હા સંદેશો દેવા આવ્યો છે અને બોલો પ્રભુ સંભળાશે અરે મહારાજ તમારે પૂછવાનું જ ન હોય અને જો તમને એવી શંકા હોય તો અમારામાં કાચપ એમ અમરા હું કઈશ એમ થશે એમ જ થાય પ્રભુ અમે પેલા ગુરુ કૃપાનંદ સ્વામી ને કે તમે કેવામ ધ્યાન રાખજો પછી આયર બચ્ચા એમાંથી નહીં બદલી શકે મહારાજ એમ તો અમારા સાંભળી લે હિના પછી હું તને તેડવા આવવાનો છું તારે ધામમાં આવવાનો છું વહુ આણું વાળવાનું છું સુખ ત્રિયતે રામા ભોગ જેને અહિયાં સ્ત્રી નીકળતી નથી તમે જોવો લક્ષ્ય શું સધાવે છે સહજાનંદ સ્વામી કે શંકરાચાર્ય કે આ સત્સંગ એ શું કેવા માગે છે કઈ કઈને અમૃત તો આજ પીવાનું છે ગ્રહસાશ્રમ ની થોડી નિંદા ટીકા થાય છે વિચારો અત્યારે અત્યારે આમાંથી કોઈ તે સાંભળે કે કીધું એની પત્ની હતી ને પત્ની રમત રમત માં પૂછ્યું કેમતા અમરાજ વાહ પ્રભુ વાહ અમરો તૈયાર છે પણ જોજે ના મહારાજ પધારો સહજાન સામે બીજી ક્ષણમાં અદૃશ્ય થઈ ગયા અમરો વિચાર ચડી એક બાજુ આણુ વળવાનો ટાણા છે ઘરે રોજ સવારમાં લગ્નદાન મંગળિયા ગીત ગવાય છે ભલે વાળ જાગો સતી સીતાના કંત કે વેણલા ભલે વારના પોર માં મંગળિયા માણી ને પછી બધું ગવાય છે અને ત્યાંથી આણા વળવાની તૈયારીઓ છે ઢોલીડાઓ ભીજી છે મંગળીયા ગીત ગવાય છે માવતરના કોડ કાઈ છે અને મારા પ્રભુના કોડ કાઈ છે શું કરું શું કરવું ઘરે આવ્યો કોઈને કેતો નથી પણ ધીમે ધીમે પછી બાપા ને વાત તો કરું પણ ઓલી વાત ન કરી મારે જવું છે પણ કીધું બાપા હા બેટા કેવો મરદ આમ ભાઈ પહાડી પંજાદાર શરીર રાઘવજી બાપાને કીધું બાપા હા મારું માન છો કેમ આણું વાળવાનું રહેવા દો તો કા શું છે મારું બસ આટલું માનો રેવા દો ને અરે મૂર્ખો જોયો છો હવે આ આપણે રોકી હા શું થાય એ વ્યવહાર વહેલા સા તારા એને બધા શું થાય ગામમાં શું વાતું થાય અહીંયા શું વાતું થાય શું હોય છે હું હોય બધું રોકી પાડ્યું એટલે આબુરુ વબુરી જવાય દો મારી ના વૈરાગના અંચળાની બાપા વાત નથી પણ મારું ના અને જો બીજે થી વાત કરી ત્રીજે થી વાત કરીએ એટલે રાઘવજી યાર કીધું કે બેટા જો આ વાત છે ને વહુ વારું તો આવશે અને મૂર્ખો થામાં અમને એમ કોડ હોય કે અમારા દીકરા આવે તેવા સારા હરિભગત હોય પણ એનો છોકરો જો સાધુ થવાનું કીએ ને ભલ ભલા ઢીલા પડી જાય આમ સાધુ પગે લાગે બધાય પણ સાધુ થવાની જો વાત કરે અથવા વરવા પરણવાની ના પાડે તો માવતર ને ગમે નહીં તો કોક જ હોય ને કેવો ક્યાંથી રાધાજી ના એવું ગાંડું ના થવાય આણું તો આવશે ન માય ને આવી ગયા બીજે ત્રીજે દિવસે આંગણે બહુ ની પધરામણી થઈ ગઈ થઈ ગયું બધું આવી ગયા અમરો વિચારે છે સાંભળ્યા હોય જોયા હોય એ બધી ચરિત્ર ની વાતો થાય ઘર આખું બધું બેઠું હોય ઘર સભા કરવા જેવી હો ભાઈ જે કઈ તમે હોય ઘરે ઘરે બધા ભેડા થઈને દસ પંદર મિનિટ તમારા ઘરે ધૂન કરો કોઈ ગ્રંથ વાંચન કરો પતિ પત્ની કે જે થોડું એક દિવસ આ વાંચે બીજે દિવસે પેલા વાંચે બાળકોને વંચાવીએ એના પર થોડી વાતો કરીએ ઘરમાં આ જે કરવું ને એના જેવું ઉત્તમ એક કઈ કાર્ય નહીં સેજી અરસ પરસ એ બાને એકબીજાના સ્વભાવો ઉપર ઘા થાય હાલો તમે શિક્ષા પતિ ને એમ આવ્યું કે ગાળ અમારા સત્સંગે ક્યારે બોલવી જ નહીં હવે એટલે ઘરમાં કોઈ બેતા હોય તો તરત અચકાઈ જાય ને કે આમાં મારા આ સત્સંગમાં તમે સાંભળીને બે એના પક્ષ સાંભળી લે તમે તમારા પક્ષમાં સાંભળી લો અસર ન થાય એમ પણ હામહામી આવે એટલે તરત છોકરા તો છોકરો તરત કે બાપા તમે પણ આમ જોખ્યા વગર ની ગયો છો ક્લચમાં આવે ને તમારે અસર થાય તરત અને દસ મિનિટ સામૂહિક બેસીને તમે ઘરે ભજન કરો એની અસર તો અદભુત થાય છે એટલે કથા વાર્તા આવું બધું જે કઈ આવડે એ બધું કરતા હોય અમરો બેઠો અમરો થોડી થોડી વાતે વૈરાગના કીર્તન બોલે અને એના ઘરના બેઠા હોય એને સંભળાવી દેવું છે એવી વૈરાગ વાતો કરે એટલે રાઘજી બાપા રોકી દે રટાણે મુકર મૂર્તિ ના કીર્તન ગા સલુણી છી સહજ સુખકારી વેદાંતિ રૂપી છે વૈરાગ ની વાત કાપી નાખે પણ અમરો છોડે નહી વાત એના ઘરવાળાને મળે વાત ના કે મને ડેટ આવી ગઈ પણ એમ કે જો મારું મન તો સલૂણી છબી લાગે છે મારો ને તારો સંબંધ આ લોકનો હવે નથી આ લોકના સુખમાં કોઈ મીઠપ નથી દેવી મારું મન તો મહારાજમાં રમે છે આ લોકમાં શું સુખ છે આમાં આવી ગયા ભગવાન મળી ગયા એ જ મોટું કામ પણ જો આપણું શું થવાનું છે એ સાવ નવી કોરી પાટી અને એ વખત ના પતિ પત્ની ના પતિ બોલ્યા ને પરમેશ્વર બોલ્યા એમ હતું અત્યારે કોડી ની કિંમત નથી ત્યારે નતું એવું એટલે સાંભળે છે પરણીને આવેરાગની વાતો કરે શક્ય છે બે દિવસની વાર હશે અમરા તાવ આવ્યો ઢોલીઓ છે અમરો સૂતો છે રાહ જોવે છે પરમ કૃપાળુ આપણો દેવ માવતર હવે આવશે કઈ ગયા છે આવશે અમરો રાહ જોયે છે બેઠો બેઠો માળા કરે છે થાય કીર્તન કરે છે રાઘોજી બાપા પણ ક્યારેક ક્યારેક બેસો ના ખાડા આટો આવે છે આવીને પછી બેસે અમરા તને કેમ છે બાપા મને સારું છે હે ભાઈ તને આવો તાવ અચાનક ક્યાંથી આવી ગયા બાપા આ તો શરીર છે ના ના તારા મનમાં કઈ વાત ના ના કઈ ના બાપા બસ ભજન કરો જીવણો આવીને બેસે એલા કાળા કોપ નો તાવ આમ તને ક્યાંથી હોય ને પણ જો ભજન મોડો નથી પડતો બે દિવસ પૂરા થઈ ગયા ત્રીજો દિવસ છે અમરા ને થોડીક વધારે પેલું લાગ્યું એટલે બાપા બેઠા છે જીવણો પણ બેઠો છે માણસો ને મોકલી દીધા છે ભેંસો આયરે આખું ઘર બેઠું છે આમ કેમ છે આ અમરાની ઘરવાળી પણ આ મલાજો કાઢીને છોડે છેટે બેઠી છે માં બેઠી છે બધા બેઠા છે ધૂન થાય છે ભજન થાય છે કીર્તન થાય છે એમાં અચાનક અમરા અને સ્વામી સંતના મંડળ સાથે કૃપાનંદ સ્વામી સાથે અવકાશમાં દેખાના અમરો થરા બેઠો થઈ ગયો બાપા હા નારાજ આવ્યા છે એટલે મને કે છે કે રજા લઈ બાવતર ની હું તને તેડવા આવ્યો છું એલા અમરા તે તારે જવાનું છું હા એટલે તો માવતર હું કેતો હતો હે અરે અમરા મારા વાલા તે તે મને કીધું તો મેં કૃપાનંદ સ્વામી સત્સંગ કીધો છે હું કઈ તને રોકનારો હતો મારા બાપ અહિયાં શું સુખ છે સુખ તો એના ચરણ સેવામાં છે અમારો રાજીપો છે માવતર જુઓ હે એ રાઘવજી આ હિ રજે ના જાડા ધડુસ માણસો કેવાય ને પણ કેવા સત્સંગને લીધે અમરાય તેમાં અમે રોકતાવતર છીએ તારા દુશ્મન થોડા છે તે મને કેમ તે વિક વાત ન કરી બાપા મને જીવ હાયલો નહીં કે જીવાન છોકરો મરવાની વાત કરે તો કદાચ માવતર ને ગમે ન ગમે નાના નાના જો જો અમરા અમારામાં મન રાખતો નહી બાન બાપા બે બોલ્યા અમે રાજી જીવણો બોલ્યો અમરા અમે રાજી છીએ કયું વાંધો પણ રાઘજી બોલ્યા અમરા હા તારા ઘરના રજા લઈ લે રા મોટું બેરિયર એટલે એક અવરોધ પણ અમરાની આને શું વાતો થઈ છે એ બાપાને નથી ખબર એટલે અમરા એ તરત કીધું હા હા ભેડું હ મારો મહારાજ આવ્યો છો હું જાઉં છું લ્યો બાપા એ રજા લેવાની તારે રજા લઉં ને લાજ મલાજ આમાંથી બાઈ બોલી એની ઘરવાળીઓ રાઘવજી બાપા તો સસરા થયેલી એને મોઢે ત્યારે બોલે ને સામે એટલે બા સાસુ એને કીધું બા સાંભળી લો તમારા કદાચ મનમાં કઈ બીજું હશે કથવા ખ્યાલ નહી હોય અને ખ્યાલ ન હોય એવું પણ બને જ્યારથી હું અહીંયા આવી છું મને તમારા દીકરા હેત થી સ્વામી ના ચરણ માં જતા હોય હું તમારો દીકરો બનીને એવી રીતે જ ઘરમાં રહીશ જરાય ઓછું લાવતા નહીં લેવ મારા તરફ તમને રજા છે અમારા એ કીધું લો સાવ ને જય સ્વામી નારાયણ કઈ ને અમરો શિવજી મહારા સુખતા ક્રિયે ક્યાં સંસારના જીવો વદા સુખતા ક્રિયતે રામા ભોગ અંત શરીરે રોગ અદ્યપિ લોકે મમ શરણ તદિપી ન મુંચા પાપા ચરણ ભગવાન વિપરીત જીવે છે આચરણ પાપરૂપ વાસના એનો ત્યાગ કરી ભગવાનના ચરણમાં અને નામમાં મન જોડે છે એવું મન આપણું જોડાય એવા આપણે થઈએ એ જ આ સત્સંગનો અંતિમ હેતુ છે એટલે એ ઉપદેશને કાયમ મનમાં પકડી રાખો શ્રીજી મહારાજ આપણા ઉપર કૃપા કરે આપણને સાચું સમજાય અને એ પ્રમાણે જીવાનું બળ મળે એવી પ્રાર્થના સાથે વિરમીએ સહજાનંદ સ્વામી બાલા ભક્તોજનો જે સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી नित्य अमारी उत्सवों ने यूट्यूब पर निहो शेर करो सबस्क्राइब करो अपनी गुरुकुल परिवार की यूट्यूब चेनल एने रेग्यूलर अपडेट मे बेल आईकॉन पर क्लीक करो आम करने ततत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत ज रहो